જંગલ માં તો કરવા અમને જંગલ ના કરેલા બેઠા બેઠા થાય એવા કરાર કરેલા જેમ જંગલ ના કરાર કર્યા હોય જંગલ માં જવું પડે છોકરા હોય ધણી હોય બધું હોય તું તો તારી આપણું પાપી છે ના જાણું હેપી છે ને શું કરીએ તો પાપ સાહેબ કોઈને સહેજ પણ દુઃખ થાય તો આપું લોકોને તને કે ઘર માં બધા પહોંચ્યા છે બેઠા કે હા પણ પાપ કરે પુનઃ કર અંદર ગતિ નો દરિયા લોકો હજી હોય કેટલાક લોકો જાગૃતિ માં એટલે તને જાગૃતિ કરવા માટે ઉપવાસ કરો તો જાગૃતિ છે કે કોઈ વખત ભૂખા પેટે ગુસ્સો પણ આવે એનું શું કારણ તમે અપવાસ કરો અને બેન પૂજે છે એ પેટ ખાલી રાખવાથી શું કરવા જાગૃતિ થાય છે અને ભરેલું રાખવાથી કેમ નથી થતી નથી બેન પૂછે છે તમે કેટલા ઉપવાસ કર્યા એક પણ ઉપવાસ મારે વગર ઉપવાસ જમાય ફરી દાદા બેન કે છે મહાવીર ભગવાને કેટલા ઉપવાસ કર્યા હતા કેવળ જ્ઞાન થયું પછી બેન કે છે કે આજે તમે જે બધું જ્ઞાન ને ઉપદેશ જે આપ્યો આપ્યા જાણી આપું છું કોઈને દુખ ના આપે કોઈ જી દુખ ના આપે એવી રીતે એ બેન જાણવા માંગે છે કે તમે કેવી રીતે એ લાઈન માં ઉપદેશ આપો છો તમે કશું મોડીફાઈ કરેલું છે સંપૂર્ણ હિસાપૂર્ણ મહાવત પાંચ મહાવત છે એતો ભૂતકાળમાં થઈ ગયા હવે જે બધા જાણનારા છે એ અર્થ અનર્થ કરીને બેઠા છે એ કેવી રીતે અર્થ નો અનર્થ સમજવા નહીં પડવા પાંચ મારો પછી થી એક સો વર્ષ ગયા એમાં ધીમે ધીમે ધીમે એની અસરો ઓછી થતી ગઈ અને લોકો અને લોકો એજુ કઉ છું કે લોકો ફાવે એમ એનો અર્થ ઘટતા ગયા એનું એવું કેવું છે કે જે ભગવાન કિર્તન કરો નું જે જ્ઞાન હતું એના પછી પાછળ થી લોકો પોત પોતાની સમજણ પ્રમાણે એના એના અર્થ મારી પણ કે તો દાદા ના ના પણ તમે જે સમજતા હો ને તમારી જાતે પાંચ દાદા નઈ પ્રશ્ન શું તારે અઢી હજાર વર્ષ પછી ઓરિજિનલ પ્રગટ થયું પ્રગટ થયું ઓરિજિનલ પ્રગટ થયું પછી તીર્થંકર ઉભા થાય ત્યારે અલગ થઈ જાય તો જ્ઞાનીઓ ઉભા થાય હોય ને લાવેવાય બુદ્ધિ શેન્ટ ના હોય તે બુદ્ધિ ના હોય અને જ્ઞાની કહેવાય એટલે એ બધો સાચો વર્ષ હોય અને બુદ્ધિ વાળી કલ્પના હોય બધી બેન કે છે અજ્ઞાન હોય ત્યાં સાચો અર્થ એમ તમે કેવા માંગો છો જ્યાં અજ્ઞાન હોય ત્યાં સાચો અર્થ એમ કેવા માંગ અજ્ઞાન જાનવર કેવાય બુદ્ધિ ના હોય અજ્ઞાન તો અજ્ઞાન એવું તો કોઈ હોય જ ને બધા જ્ઞાન જ હોય અજ્ઞાન થોડું જ્ઞાન હોય પણ અમને બિલકુલ જ્ઞાન ના હોય આમ બુદ્ધિ ના હોય મોડન હોસ્પિટલ વાળા બુદ્ધિશાળી હોય બુદ્ધિશાહી એટલે શું નફો ખોટ સમજતા આવડે એ બધા બુદ્ધિશાળી નફો ખોટ સમજતા આવડે બુદ્ધિશાળી ખરાબ છે સમજતા આવડી બુદ્ધિશાળી એટલે જયારે બુદ્ધિશાળી ના હોય એને આ જ્ઞાન પ્રગટ થાય બેન પૂછે છે કે તમે જયારે બોલાવો છો કે દાદા ભગવાન ના અસીમ જેનો મતલબ શું છે હું હું કરું છું આમ કરી હું હું આમ કરી દાદા ભગવાન જયારે ચાર ડિગ્રી ફૂટે છે ને મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે ભગવાન ત્રેસો સાત ડિગ્રી મહાવીર ખાધું નથી પાણી પીતું નથી ધૂતો નથી બેન એમ પૂછે છે કે તમે દાદા ભગવાન તો કેમ કહો છો તમે મહાવીર ભગવાન કેમ નથી કેતા ના મહાવીર ભગવાન ના એના આંગ ઉપાંગ દેખાવા જીધું એ દાદા ભગવાન ની જનાઈ ભગવાન હા મારે ના સિમંદર સામે ના જે હા પણ આ તો મારી ભગવાન એ વાત દેતા છે આપો જો લાઈવ છે ને આ ની ની તો કેતું જાયને કે કે લઈને કેવું હોય હે કે કે કોલા કે સમજ પડી જ નહી હા તો બીજા કિનાને મે લીખમાં બનાયા ના મોરિંગ છે લઈને બાપા મોરબી ના છે ને જ છે એના માટે સારું કરે છે કોઈને બીજા માટે કઈ સારું કરતો નથી સારું કરતો હશે તેની જવાબદારી કરો એ કમ ન કરવા જેવી નથી વસ્તુ ધર્મ નોંધ કરવા જેવી વસ્તુ નથીનું સૂત્ર એવું હોય કે સંભોગ થી સમાધિ નું સૂત્ર હોય ત્યાં કશું જ હોય નઈ ત્યાં ધર્મ જેવી વસ્તુ કોઈ ધર્મ વાળો આવું એક્સેપ્ટ કરે નહિ મુસ્લિમ ધર્મે એક્સેપ્ટ ના કરે અને આજે સમાધિ હોય ત્યાં આગળ કજુ હોય ધર્મ જ એન્દર તમને શું ફાયદો છે માહિતી ભગવાન આવું ના પૂછે તમે શું શું ના પૂછાય અપરાધે તમને કઈ ફાયદો થાય છે કોને પૂછવાનું હોય તને હવે ભાઈ ને કોને પૂછવાનું હોય ફોલો સારું પૂછ્યું છે સાત એટલા માં પૂછ્યું તમને શું ફાયદો થયો એ કે છે અપાર સુ ફાયદો થયો એટલે ભગવાન નું કર્ઞાન કલ્પના રૂપ નથી એ સાચું જ્ઞાન છે ત્રીસ ચોવીસ ટીપર નું જ્ઞાન સાચું અથવા તો સાચા જઈને વાય શું આ અગરબત્તી હાઈએ તો સુગંધી આવે ના આવે અથવા તો સાથે જઈને જ ક્યાં આ જ્ઞાન જઈને છે સુગંધી વાયુ આજુબાજુ નામ પ્રખ્યાત હોય અર્ધ દગ્ધ અર્ધ દગર શું આવડું લાકડું હોય એમાં આટલું ભરેલું હોય અને આટલું આખું હોય લાકડા ને આપડે કહીએ કે વેપારી તમે લઈ લો એકલાક જ ના આવે ને બીજા શું કરે આમ મુંજાયા કરે પછી પાંપા મારે કોઈ ને આડુ આવે ને તે પ્રાપ્તિ એનો દોષ નથી હોવું જોઈએ હોય તો આપડે તો અહિયાં આગળ તો ભ્રમચારી લોકો છે ને એ મન વચન કયા પાડનારા અને ભણેલા બધા બેનો પડે છે દાદા જાણવાની જિજ્ઞાસા ઘણી છે ખોટું સાચું જાણી ને દાદાનું જ્ઞાન લેવું છે જ્ઞાન લવું એમ સાચું કે નહીં ના પછી ખોરાક એટલે તારે અમને કેવું કે મારું રાજા પામો દાદા છેતરવાનું ત્રણ કલાક માં જ્ઞાન માં બેસે દાદા બીજું તારી પાસે લઈ લઈને લઈએ જવાબ સમજવું વાછેર એટલે જવાબ માં પેલો આવે ઊંધું આવે જે કોરી સેટ હોય ને તે બઉ ફાવે કોરી પરિપાટી જોડે આવજેલું કરેલું કલાકિશ કરવાની સામાયિક કરીશિશ તો આનંદ અવતાર થયા હજુ કોશિશ કરી આનંદ અવતાથી ભટકતા ભટકતા હજુ કોશિશ કરવાનું રહ્યું આનંદ અવતા કોશિશ કરી પછી મે <imperfectness> <speaks> અભ્યાસ કરી સારું થશે પણ પછી 2 ડગલા પછી ગયો તો બિદારે કયું કે તે સામાયક કરું છું 3 ડારે કયું સામાયક કરું છું તો આ થાય કે મેં કેમ આટ નહી કરતા તારે કઈ બોલ્યા નહી આમાંમ કરવા મળ્યા આમાંમ એ શું કહે છે બોલ્યા નહી આમાંમ દેખાડા મળ્યા સાકી ગયો હું નો દયા સુકાય સુકાય સુકાય સુકાય સુકાજા હેલો ફક દુતવાં એમના? પગે બધું કરેલું થાય પગે કરેલું કે પગે ત્રણ દિવસ કોણ કરે છે કરે છે આત્મા શરીરમાં બેઠો છે કેવી રીતે થાય છે આત્મા શરીર માં બેઠો છે પદ્માસુમન બેસવું એવું જરૂરી નથી પદ્માસુમ પદ્માસુમ આ ક્યારે આવરી જાય અને પત્તો ક્યારે તમે આત્મા કેટલી વાર ભૂલો છો ને કરવાનું નથી આ સમજ છે દાદા શું છે કે પરમ ગુરુ જય ના કહો ક્યુ હો ગુરુપેશ વિના જનમૂઢા ગુરુપેશ વિના જન મૂળા દર્શન જૈન ભગોવે દર્શન જૈન ભગો બધા જૈનો દર્શન જૈનો ગઈ જાય બધા જૈનો ગાય આખો ધારો ચિંતા કસાય કસાય કસાય કસાય તો થયા હોય ત્યારે જૈન પણ શરૂઆત થાય કસાય રહીત થાય ત્યારે જૈન પણ પૂરું થાય અને જીન થાય છે જન મૂઢા મૂળ લોકો દર્શન જૈન ભગોવે દર્શન જૈન ભગો દાદા એ કે છે હું તો માર્ગ ભૂલેલી છું હું તો માર્ગ ભૂલેલી છું માર્ગ ભૂલેલી છું પણ હે ના કેવાય મીટ ખાય કરતા પણ એટલે શું કે છે ભગવાન મારી ને ગુઠાણ જૈન એટલે પાંચમું ગુંઠાણું અને છઠ્ઠું એટલે સાધુ આચાર્ય જૈન થા જૈન સાચું જૈન થવાની જવું બેન એવું છે કે તમે જેમ સિમંદર સ્વામી ને ફોલો કરો છો એવી રીતે હું પણ કરું છું ફોલો પણ આપણા બે માં ક્યાં એટલો ફરક છે કે તમે સિમંદર સ્વામી પામ્યા છો અને મારામાં એટલી ક્યાં કચાશે કે હું નથી પામી શકી મહાનુગુણ જૈન છે આ સોનું હોય પિત્તળ જેવું જી કે પછી એને પણ લે પૈસા લે ખરું હોય સોના ગુણધર્મ ના જોઈએ સોના ગુણધર્મ જોઈ કે ના જો સોના આર્થો જણ થાય છે મને ને વધારે નુકસાન થાય એમ પૂછે છે કે સંસારમાં રહી ને સંસારમાં ના થાય એજ સાચું જ્ઞાન નું જ્ઞાન એ જી નું જ્ઞાન સંસારમાં બે પ્રકારના એક સિદ્ધ ગતિ ના જીવો અને એક સંસારી બે પ્રકારના જીવો છે બધા સંસારિત છે ને બીજું શું બધા સંસારિત છે ને now my mm side -hmm. is a matric 30 do hoy jane potano ghar chho idu hoy hey the dignity is just a nuisance to me and you have a shot i've spoken all has been lot weird totally intense deeply jane no problem mm chere -hmm. de take ele poi ga muine ave it come no kare lu so the hindi definition of money mujhe na se like i'm તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે અને એટલા માટે સાંભળી છે અને હું સમજવાની કોશિશ પણ કરું છું કોશિશ નહીં કરવાની કોશિશ નહીં તમારે કેમ જાણવું છે ઘણી લા ડાળામાં પતા પતા વર્ષતો હોવ હતો હાલતાન ચાલતા બધી કમાલ છે જે વસ્તુ છોટી થાય એ દોસ્ત દેખા એક સાઈડ નો સુટ ઓન સાઈડ નો દેખવાનું તે સુટ ઓન સાઈડ સુટ ઓન સાઈડ દોસ્ત દેખા કરતા ને સુટ કરે ઓ એટલે ઓ સાદીશ દેસને ક્યાંકનો કલેક્શન પર એ નહીં ને એ નહીં ઓ આપે છે ઘણા લોકો આપે છે દાદા જે માગો સમજ જોઈ તો જે જોયે છે मेरे कल तुम्हारी जयती हो मोख जयतो जे जयतो दा पति है ओके ओके हां संकित भी करिया भगत ये कलाकर ने मिली जुओ भगत तुम्हें एक कलाक मिली ये कल तो लग मोमोर मोनी आ बात तो सी सनी होगा राम दिन आई बोला था ना ना रियल काम एज पछि तुम्हें अकेली आएले के डॉक्टर ने कॉल किया दे डॉक्टर चला ले કેવડેલું આ દે સર થિંક હુ આવજો તમને શું કહું તો એને તમને નારા પર બજાર નહી તમે શું કહું તો ઇન્વિટેશન માં ડોક્ટર છે સત્સંગ છે હા કે સત્સંગ છે એટલે આવજો એમ ઘેર કોઈ એમ કે ના છે તને સાસી બસી કોઈ ની ધણી વરણ કરે છે તો કોશિશ કરવા કરો છો દુઃખ ની કશા નહિ પણ એમ પરમાત્મા થવું મોક્ષ જવું મારે મોક્ષે જવું છે પરમાત્મા થવું છે બધા ને કહી દે રખડી મળે છે તો આ તો આખો લાગો બેહી જાય સારુ તે કોલ કરાવી દીધી તો આખો લાગો આખો તો હારુ તે લાગડવા દીધી તો કોને વેતી મને આપ કેવી થી કે આવો ને ઇ સ્પેશિયલી મને ગ્રીટ આ સોમ ને ક્લુ ઇબ્સોલ્યુટ નોલેજ થાય તો એ ધ સેમ ટાઈમ મેને તમને આ છોટરી વાગે તો તમને બી આપણને પ્રશ્ન પૂછ્યો અંધારું છે પણ આમાં લાઈટ કરે છે ભગવાન પૂછતા જબરનાર વખત ચાલુ ભગવાને પૂછવા ચાર ના પાંચ કર્યા તો જમાનો બધા એટલે પછી ધરવ્યા છે એમના બધા દીધા તમે રાઈટ છો પણ કે મારે સમજવું છે એટલા માટે કે સમજવું હોય ને તો અમે જ્યાં તો બે કલાકમાં સમજાય છે ના ઓવરઓલ સમિના જાને કે તેમ નું સુકામાં ભાઈ દેવડિયા મત જાતા કોઈ નિપતે રાખી આ આ ધૂળ કે નીકળે આવે પામે જો ખંકે ખંકે કર્યું આમાં પણ તમે કેમ બહાર તમે જાવાતી રે હા માલ જપર જબર ગઈ દોડેલી એટલે જબ પગે લાગી નહી કાલે સવારે આવજો ના આઈ થેમ કામમાં પણ સવારે આવ છોકરી જ આવશે કે કે દૂર જાય ને બેન ને તો ખબર પડી છે બેન એમ કે છે દાદા કે એમના મગજમાં અમુક પ્રશ્નો છે જયારે તમને ટોપ ઉપર ગયેલો હોય તો એ ખીડા નઈ ડાઉન ખીડાય નઈ રસ ખીડાય કોણ કોણ ખીડાય ના ત્યારે નાવા ની દીડા દે દે કાન કોનું કજાના થી ના ની કો એ નથી કે તારા ના ની કે વાળા ના થી હું એટલા માટે કે હું કર્મ બાંધું ના એ હું કો બેન એમ કહે છે કે હું એટલા માટે નથી જીરાતી કે મારા નવા કર્મો ના બનાય ભારતીક કે બે ફેબ્રુઆરી સનકા પર દે બાપ બહાર જાય લઈ કેસ આપી દઈએ સમજ નથી શરીર પ્ર હજુ એક લાખ વર્ષ કરે છે આ વિજ્ઞાન પ્રગટ જ ના થાય તો નિમિત્ત બની ગયો પ્રગટ બધું સરળ ભાઈ કશું કઈ માથા ગુર કર્યા છે તમારે ઘેર બેઠો દાદા કાગળ કરો ખરો તમને કરવું પડે ને બધું આપડા આ લેડીઝ બે ના દાદાભાઈ થાય આ લેડીઝ બીજું ને પડે તારી કઈ રાગે પડ્યું ના પડ્યું ભગવાન ની કૃપા ઉતરી કરી તારી એડ્રેસ થી ઉઠી ગઈ હતી બાબો બાબો એ તો બહુ માથા પૂરી કર્યું બાબા એને છોડી નઈ ને બરાબર ખબર પડે કે નઈ તપ્યુ તપેલો તમે બધા ભાઈ જાય પણ હું જોવા તી ગઈ ખબર પડે તપી ગઈ છે